તો પેલા ગ્રહલી વાત ના ગ્રહો છે અઠેરેલો સમજ હોય છે આપડે જોવા શનિ નો ગ્રહ મેળે બિચારો હા ખાલી કરીને છોડી દેવાનો અઠે તળી થી ગોદાણ અઠે તળી થી ગોદાણ ના તળે સબન સબન અઠે તળે એટલે જોણુ કરે શરીરોグラフ નડે છે એટલે તટે દે જે હોતી હોય એના મેં જાળકો હોય ને દરતો હોય છે સારી જેમ કોરોનામાં છે ક્યારે એરપોર્ટ નજીક એરપોર્ટ નજીક પંદર માઇલ અહીસ માઇલ થાય આજે જ આ કોઈ જ આવ્યો હાજે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 આવું બધી અક્કલ વાપરે ઊંધી અક્કલ વાપરે આવી ધણી કેમ ફાવે જો આ અંકલ ડીમ કરી એમની જોડે અક્કલ ઓપા ના કરાય અક્કલ ઓપાને વાણી ક્યાં હતી તુલસી લાખ લાખ માણસ તુલસી ચાલુ વાળું હોય એટલે બધા અલ્લા કુડી જેવી વાત છે કે ભગવાન એ નાશ કરમ આવે જાડવા જોડા પહેરાવે તો મગન ભી સાચું કેશે દાદા મગન ભી સાચી વાત જાણે પણ સાચું શું હોય તો માથી કેવું હોય તન બરાબર કેવું લાગે એટલે બોલાય મેલા તુલસી ભગવાન તુલસી પીવાનું મહત્વ શું શું તુલસી પીવાનું મહત્વ શું લોકો આ તુલસી ને ઉછેરે પોતાના આંગણા માં અને પૂજા કરે એ મહત્વ તુલસી ઉછેરી ને પણ ઉંચા કરવાનું મહત્વ છું તુલસીમાં આપણા દેશના જે આખો દેશ મેલેરિયસ ગણાય કેવું કેવાય આ મેલેરિયસ ને અટકાવવા વસ્તુ ઊંચા ઊંચી અને પાંદ થાય તો ઘેર ઘેર રાખજો પાણી છોડે નહીં તો પગે લાગે નહી તો કઈ પગે લાગે ભગવાન પગાર હોય તો પગે લાગે તાર પાણી ફરી ભગવાન પરણેલા કે લોકોણાયેલા એટલે બધી વાત કરે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 કાલે તુલસી ના તો તુલસી હતી ત્યારે બરોબર દરેક જાય પાણી વાણી છતી ફેરો ફરી પછી કરે ભગવાન આપડા છોકરાઓ ના મને જાય ને બરોબર છે વસંતભાઈ પૂછે છે દાદા એમના બે ક્વિસ્ટ છે પેલા તો આચુ છે અને બીજું એ કે આ રેખાઓ નો સંબંધ જીવન સાથે આ રેખાઓ તો બીજું કશું નહિ કમિંગ ઇવેન્ટ કા છે શેડોઝ ઉપર આ શેડો છે શું છે એ તમારે જોઈ લેવાનું આમ ઇવેન્ટ ઇવેન્ટ ઉપર ખબર પડી જાય અને આમ જુઓ તો ખબર પડે કેમનું છે તો આમાં આવડું જોઈએ ને આ આવડું છે દરેક હાથ ધરે એ સ્ત્રીઓ ધરે આપડા મન બગડતું જાય એટલે મેં કોઈ આ લાભ ઉઠતો ઊંધો લોકો લાભ એવું નહી કરવું જોઈએ મોટા હોય જે માણસો આવે તો અંદર પડેલા હોય એ રૂમ માં આપણે જઈએ તો આપણને એના અનુભવ जो अणु परमाणु असर रहे को, कोईपन बाबत में तो मॉडल होने रूम जुदा जुदा मनसो आता हो जता हो मनसो चेकआउट थाय त्यार पी आप रूम में जाइए तो ए मनसो जो अणु परमाणु मुकीन गया असर थे तो જેવો હશે એવો ચા દેવા ધોઈ રાખવાનું હોય જે હળેલી ઇફેક્ટ છે ને તે ઇફેક્ટ બહુ ના લડે વાતાવરણની ઇફેક્ટ બઉ ના પર્સનલ ટ એ જો એજ એ જો સુતેરો હોય ને એમાં થાય એના અસર થાય બઉ પણ એ તો આ બધા મોડલ વાળા નવી જ બદલવાના હવામાં બીના પૂછે છે કે કર્મ પ્રમાણે રેખાઓ બદલાય એ સાચું છે સાચું કમિંગ ઇવેન્ટ છે કર્મ પ્રમાણે કમિંગ ઇવેન્ટ આ રેખા હતી ગઈ આ રેખા આમ થઇ આમ થઈ ખબર પડે આપડે કેટલી રેખાઓ બદલી ગઈ અમુક રેખાઓ મૂળ સ્થિતિ બીજી કેટલી બદલી ગઈ અમુક બોગડા બદલાયા જે કાયમ ની રેખા છે જીવનની હા એ તો બદલાય બદલાય એ બદલાય તો આ જીવન હોવ બદલાય જોયે બરાબર તો જીવન બદલાવ બદલાય ને હા એની આ બીજી પડેલી છે ને એને તે હેલ્પ આપી પછી આજીવન રેખા અહીંયા છે આને હેલ્પ કરી હેલ્પ આપી એટલે હેલ્પ આપે ભાઈ અને આ બુદ્ધિ ની રેખા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 હા એ તમારા માટે આ રેખાની બઉ કિંમત આ છે ને એ રેખા કિંમતી ગણાય એમાં શુક્રક અંકણ કેવાય એવું છે આ ગુરુ નો ગ્રહો ગુરુ શનિ અને સૂર્ય આ બધી હોય તે સૂર્ય રેખાઓ આ સૂર્ય રેખા તે દસ રેખાઓ યશ શારદાબેન નો સવાલ છે કે લેડીઝનો ડાબા હાથ કેમ રેખા પુરુષ માટે બીજું કે શું હા થઈ ગયું તપતો નથી બરાબર અમારે કોઈને જોઈએ નઈ આવતું હા અને આ વાત પછી આમ શું ઘૂંચાયેલા માં આપડે જ નહીં તેને જોવાનું વસંતભાઈ તારથી મૂકી દીધું બધું એ જાણકાર જ નહીં ને કોઈ આ બધા થોડા અને બે વાર જોડ્યું તે બધું મોટો મોટો જ્યોતિષ ની ગયા હા અને હું જોવાનું બે જવાની જોડીશ नागर जी भाई कहने जोशी ए कहेलू के बोतेर वर्ष न उम्र अषाढ़ी बीजने दिवस मत छे आज सितोतेर वर्ष न थी गया મોડ આભાન થઈ જ મળવાના કઈ દીધું દાદા એજ હા મને તો માનુક જગ એકદમ એ કે દાદા મળવાના બાકી હતા એટલે બરોબર મને એવું કેલું કે આમાં કઈ નથી એમ આ હાથમાં કઈ ભોલેવા નથી એમ મને એમ કે સારો સારો વાત છે હા ચારો પણ આપડે હાથ ને શું કરવા દેખાયું થાણા ઉતર્યો ટેક્સી ખોરી કઈ ઠેકાણ ના પડ્યું થોડો આગળ ગયો ત્યારે પેલા જ્યોતિશા બેસી રહ્યા છે ને એક બાજુ મારે પૂછ્યું છે કે તમારે આ દેખાવ પડે છે એ પણ તમે બહુ મોટા માણસ છો માટે મારે તમારો હાથ પણ મને નવરાશ નથી મારા જોવાનું ના પણ મને તમારો હાથ દેખાડો ને કોઈ શ્યાના હાર દેખાડવું ત્યાં જોઈતા હોય તો એટલે ચાર આપી દેવું શું કરું હું તો પહેલેથી એવું જ માનું કે એના પગના સંપલ અડધા છે ને મારા બૂટ આખા શું રૂપિયા આપીને છૂટી ગયો તો ગોઠવું નહીં હું તને કઉ તારું વૃત્તિ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 એવું બધું થાય આ જમા આ જીવનમાં એવું પૂછે બેન સારા કરે તો આવે નાપાસ થયા એટલે આવું ખુબ વાંચવા માંડ્યું આજે વાંચવા માંડ્યું પણ નાપાસ થયા ફળ તો ભોગવવું પડે એમ કઈ ચાલે આપત્તિ તો એક માણસ આવ્યો અમદાવાદ આપડો મહાત્મા હતો બિચારો ના મહાત્મા આવતો અવતાર હારો થાય ને કેમ મારી ઉંમર છે તું આવું બોલું છું તો મારી જવાનું મસ્ત કેવી રીત ખબર પડી કારણ કે એક એકો સંત જેવા છે જ્યોતિષ આવે છે એ કે છે કે તું આ બાર મહિનાથી વધારે જીવીશ નહીં નક્સ તાર શું લાગવું કે એમની જોડે શું કયું ત્યારે બીજું નહીં સારા માણસે સેવા બેયા કરીએ મેં હું કઈ ડફળાયો વફડાયો તક ના સારો માણસ અડસતર બિચારો પેલા અડસતર જોતા આવડે ને એનું હવામાન એવું ના કેવાય હમેશું એવું કેવાય ને પછી એને જ્ઞાન લેવડાયું તને કશું ખરા નથી આવ્યો તને ગેરંટી આવું માથે આપીને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 सा के कर्मो लीधे भूत खब भूतनी हाथी बात भूत व्यंतर सब ये बधु सात जन य मुस्लिम वनुत अरे भूत आपने तिरस्कार कर दैवलोक तरीके रहते जगत एम शक्ति के दौवलोक एट स्वरूप बदली शेम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 ખાય નાતે ઊંઘે જવું હોય તો આ દેહ ના હોય ઊંઘે ઊંઘે વગેરે ચાલે નહી આ જીવાત માં તો એવો છે કે આ દેહ ના હોય તો એ સંસારી કરો એટલે ત્યાં સુધી ઊંઘ આવે ભૂખ લાગે બધું આ દેહ ના હોય તોય ભૂખ લાગે બરાબર આ દેહ ના હોય તોય ભૂખ લાગે એટલે કાંઈ જોડે છે તે જોડે ઇલેક્ટ્રિકલ દેહ કરો ને ઇલેક્ટ્રિકલ દેહ બી બે અગ્નિ હળગ્યા કરે એટલે પછી ત્યાં આ કરે એને ખાવું ખાવા માટે ઘૂણા શરીર પોતે હોવું પડે શરીરમાં ગબતે માણસ ન પ્યા થાય અધિકાર નહીં ઓરખણ હોય કારણ કે એ લોકો શું કે છે એ છે રમણ માં એવું નાખે શું કહે ગપા છે ના ભરવું આપડા ફાવે ફક્ત અજ્ઞાન તપ તપ કેવાજ્ઞાન તપ સમજેટ જ્ઞાન કરો પોતાનું ફાવે તપ કર્યા કરે તપ કરવું એટલે શું કે પોતાનું શરીર જરૂરિયાત ને આવશ્યક નહી આપવા શરીર ને આવશ્યક તે વસ્તુ આપતી નહી એમ તપવાસ કરવો ઉપવાસ કરવો એ તપ જ તપ કરવું બધું ઉપવાસ કરવો શરીર આવશ્યક એટલે ઊંઘા કરવી બધું તપ કેવાય શરીર તપી જાય મન તપી જાય એ તપ કહેવાય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 મરતા મરતા વાસના રહી હોય ને વાસિંતા મર્યો હોય તો બરોબર વાસિંતા મર્યો હોય તો એ વાસના બધી ભોગવી રહે 5 વર્ષ એક બે વર્ષ ત્યાર પછી તે આવી જાય એટલું બધું આવી શકે એક બે વર્ષ એક બે બે વર્ષ ચા આત્મત કરો સંચરને કાશી નામનું ભૂત વળગ્યું એ છે કે ભૂત વળગ્યું હોય સંચરને કાશી નામનું ભૂત વળગ્યું હોય તો લોકો પૂછે કે ભાઈ કોણ છે ભૂવો પૂછે કોણ છે ત્યારે કાશી છું પછી ઘે નહીં પહેલી પણ કહી યાર વધારે તાપ આપે ને બધું કહી દે કાશી કેમ આવી છે બધું કહી દે પછી પણ કાશી અંગ્રેજી કાશીનો અમલ આવી છે ભાષા ફેર હોય ઇંગ્લિશ બોલે એવું આ દુનિયા જાત દુનિયા મારે દાદા ના કયા પ્રમાણે ચાલીને જુદા જુદા થઈ જવાનું છે दुनिया छूटा प्रेत, जी आत्मा, प्रे, प्रेत आत्मा एक देह ना हो तो ये आत्मा जेना शरीर में जो होना शरीर ना पाचो आत्मा हो आत्मा एक शरीर में के એના શરીર નો આત્મા તો આત્મા એ વસ્તુ નથી આત્મા પ્રકાશ છે ખાલી અને આ છે તે મૂળ પ્રકાશ જ છે આ ફૂલ છે ના દેખાય છે એટલે આને જડ જ કેવાય ને આપણા આત્મ અમુક જીવ નથી પાવર ચેતન છે શું છે મારે મારે કાશી ને મારે તંતે ને એને વાગે કાશી અમલ છે ઊંઘે તો એ ઊંઘે એટલે અમલ એનો છે મારે તો લાગે કાશી હા પણ પછી કાશી છોડી ઘર છોડીને જતી રહી હો મારે હો કેવા કર્મો કર્યા હોય એવું પડે એ વાતના કહી ગઈ પડે ઓકે તો આ દાદા કાશી ચંચળના શરીરમાં પ્રવેશીએ તો ચંચળના એવા કેવા કર્મો હોય તો એના શરીરમાં જ પ્રવેશી એ કાશી લઈને હિસાબ હતો તો તેંતને પૂછ્યું બુઆએ કે તું કેવા અહીં બેઠી અરસુગા દુખ દો છો તે એ શું હારું આઈ છે તાગા મારા ધણી જડે કાસી મારા ફેર બગાડ્યો કે આ કર્મ તું ઘેર બોલ નહીં રાઈ સાહેબ છે કોઈ ફ્રેક થોડે ને નઈ કેરું ને વાધું હા તો ઘરે જીરાબા કે કોઈ અજાણે જાલું તરત કે અમુક સમય ગયા પછી ખબર પડેલી આ જ્ઞાન પ્રાપ્તિ થયેલી તે તરત તરત જ વાર ને તમને ઉતાર વેપાર બધાને કેવું પડે આવું થયું બરોબર એ તો સ્વભાવ થી કેવાય જાય ને સ્વભાવથી કેવાય જાય આવું થઈ ગયું બધા થઈ જાય જયનભાઈ પૂછ્યું હીરાબાને ક્યાં ખબર પડેલી એટલું લેવલ નહી એટલે બઉ પછી ધીમે ધીમે ધીમે એમને ખરેખર આપડે એવું કરી નામ જરૂર ને આપડે ના બરોબર છે પણ તમારો પછી નિયમ તો પરમાન વ્યવહાર બૌ સું જાગૃતિ સારો અને જેમ અમે વ્યવહાર હરકત કરતો પણ વ્યવહાર હરકત કરતો હોદા જાગૃતિ ને હરકત ના કરે પણ એ જ્ઞાતા રહી જાય એનો વાંધો નઈ ખબર જેવો વ્યવહાર વ્યવહાર જેવો હશે એટલે પછી ફિલ્મ બદલાય નદલાય તો મૂળ તો આ તો જઈને તરીકે બહુ રહે એમ જ કે શ્રદ્ધા બદલી હે હે બહુ મોટી વાત થઈ બીજું બધું વ્યવહાર ના બદલાય તો શંકા પડી એના એને શમિત કે બહુ મોટું કે એવું થયું નહી કોઈ આચાર્ય થાય ત્યારે પણ અમે જેમ બધા પતંગાળી વખત પરમાત્મા પરમાણુ અનુભવ તો થતો જ હશે હંમેશા ના પડે છે તો વાણી જેમ જેમ નીકળતી જાય વાણી જયારે આવી કોર્ષ આવે દાદા વસંત હીરાબા ને જ્ઞાન આપેલું ને આપેલું ક્યારે આપેલું દાદા બરોબર અમ મારે શું દુઃખ છે અંજય પટેલ હા શંકરજી ને અંજય પટેલ લોકો જય શ્રી કામ કામ પરથી આવી કામ પર ગયેલી હશે ત્યાંથી સીધી આવી સીધી કરી નથી લેસ કરી આ આપકો મને બોલા. હા સરસ સરસ. મારા બાપુજી છે એવડા તમારા જેવડા. મારા ફાધર તમારા જેવડા. તમને બધું બહુ જાણું છે તમારી પાસે. હા પણ પૂછો તારે કઈ પૂછો તારે. કોઈ કોઈ ક્વેશ્ચન દેખી ગો હોય પણ નથી હોય પણ ના શકે તો વાંધો નથી અપમાન થાય એ બધું ટ્રાન્સફર મૂકી દીધું અને હાથમાંથી પાંચ હજાર ડોલર ની થેલી કોઈ લઈ લો તો पड़ी ने जगत वस्तुओ लोभ एम नारा सार मतभेद नही जब मतभेदेद मतभेद मतभेद બઉ જુએ તો પાછો બીજો બંધનો આવે ને બીજો અવતાર લેવો પડે એમ કે ज्ञाता ने जाण आ जाने दृश्य ने जाने दृष्टा ने, ने, द्र... ने, ने, ने जाए जा पर काम तो, तो, रहत तो, तो, तो जाए જાણો જોઈએ પોતાની અંદર જોઈ શકાતા નથી એનો અનુભવ જ થઈ શકે છે અવ્યક્ત રીતે વ્યક્ત ન કરી શકાય બરોબર તમારો સાચું કે છે બધું એમને પૂછવા કશું દે મજા સી રીતે આવે કારણ હોય તો થાય અકડાયેલા કારણ હોય જ નહી ને એમ કે છે ક્રોધમાલ માં બધું જતા રહ્યા છે સ્ક્કસ પણ એ તો હું નહી કહી શકું પણ જેને ટાળવાને માટે પુરવ પ્રયત્ન કરી રહ્યો છું સ્ક્કસ પણ નહી કહી શકું પણ એને ટાળવાનો પ્રયત્ન કે કરી રહ્યો છું એમ કે હા પર પ્રયત્ન બરોબર છે તો એ ટાળવાનો પ્રયત્ન કરે પ્રયત્ન કરનારા તમે પોતે કોણ છો એ કોણ પ્રયત્ન કઢાર હું પોતે નથી ઈશ્વરની આજ્ઞા વિનય પણ હાલી ન શકે એટલે તેની ઈચ્છા વિના તો કશું થઈ ન શકે તેની ઈચ્છાથી તેની સહાયતાથી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 ईश्वर मूड मनी ना ये तो बनेज नहीं हो तो आश्रय मनुष्य कर्तव्य आश्रय बेसी न तो करता है कर्तव्य बुद्धि मदद कर अपने तो करव पड़े पेलू जाए नाम शरीर ने नाम गोविंद भाई आप शोध करना चालोड़ शरीरिंद कहे પણ જેની અંદર છે એને ગોવિંદભાઈ નથી કહી શકતા એમ કે છે તત્વ જે છે એની અંદર એને ગોવિંદભાઈ નથી કેતા હા પણ તમે અત્યારે તો ગોવિંદ છો ને જગત જે પ્રમાણે